મુક્ત થવું દે સર્વ સંસારી દુઃખો કારણ કે આત્મા બીજું કોઈ દુખ છે ભૌતિક દુઃખો થયું કર્મ ક્ષય બતાવું પણ આ દુઃખો થી મુક્તિ મુક્તિના દુખો એક ભૌતિક દુઃખો થી મુક્તિ પહેલી મુક્તિ અને નિર્વાણ થાય ત્યારે થોડા ઘણા ઓછા થઈ જાય ખબર પડે મુક્ત થયા પહેલા ઓછા થયા મુક્ત થયા ખબર પડે ને મોક્ષ ની વાત મોક્ષ મોક્ષ માર્ગ માર્ગ બતાવ્યો જ્ઞાન જ્ઞાન બધું બતાવ્યું એ મોક્ષ માર્ગ છે મોક્ષ માર્ગ અને મોક્ષ ફળ પૂરું થયું તમારું શું કર્મ ક્ષય નું એટલે મોક્ષ એમ કે છે તો કર્મ ક્ષય નો આપણને ખ્યાલ આવવો જોઈએ કર્મો નો ક્ષય કરવાનો છે જેટલા કર્મ તમે કરો છો એ બધા કરો તો કર્મ બંધ કેવાય તમે જો જાતિ કરતા હોય તો કર્મ બંધ કેવાય અને તમે ના કરતા હોય તો કર્મ ક્ષય જે છે તે કર્મ ક્ષય થઈ રહ્યો છે ને જ્ઞાન પેલા જે ભૂંગળો ભરી રાખ્યો જાગૃતિ આવી કર હા ધોળક જે કરે એ બધું કર્મ કરું છું બંધ સાધુ વાતા શું કે છે હા એટલે બધા બંધ થાય હવે એ કર્મક્ષ એમ નઈ થવાનું જે માત્ર ને કર્મક્ષ થયા છે પણ કર્મ ક્ષતિ થાય છે હું કરું છું એમ ભાન થાય બીજ નાખે કર્મ ક્ષય થઈ ગયું પણ હું કરું છું ભાન બીજ નાખી સમજાયું એટલે બીજો પ્રશ્ન છે અભવ્ય જીવ કર્મ ક્ષય નું કારણ પેલા મોક્ષ માં જવાને માટે બહુ પ્રકારની લાયકાત ધરાવતો હોય જવું છે મોક્ષ માં જવાના માટે ઘણા પ્રકાર લાયકાત ધરાવતો હોય ત્યારે ભવિયે તું આ કરતો નથી કોણ કરનાર અરે ગમે શું સમજાવતા મને જાતે દેખાય છે એટલે એના પોતાના ખ્યાલ ને જોડતો નથી નવો ભવ્ય પછી આ ભવ્ય નવા જૈન માં પૂછવા કર્યું છે કર્મ છે હું જ કરું છું કે બીજો કોઈ કરતો ને બધી રીતે પણ એટલા ધરાય નો તમે એવી સ્થિતિ માં મૂક્યાચાર આપણે કરવાની ઈચ્છા રહી અને કોણ પુણ્યાચાર બાપા કરે હું હું ઘોડક છું દાખલો કરો કુસંગ શું સંગ એના એટલે કુશીલ ભેગા થાય તારે શીલધામ એટલે આ મોરારજી ના હોય મોરેલ હોય ને એટલે કુશીલ અને સુશીલ કર્મ કોને કેવાય કે જે કર કેવી રીતે પ્રાપ્ત થાય શબ્દ બહુ મોટો સંબોધી એટલે આ મિથ્યા સંબોધ થી આ જગત ચાલી રહ્યું છે અને સમ્યક સંબોધ થી સંબોધી છે આત્મા સાથે ચારિત્ર શું સમજાય છે તમારી ભાષામાં ચારિત્ર તમને શું સમજાયું છે મળે મોક્ષ નું કારણ ચારિત્ર મોક્ષ નું કારણ બરો તો સીધો માણસે કોઈ વાહ વા એક નિશ્ચય ચારિત્ર અને એક વ્યવહાર ચારિત્ર વ્યવહાર ચારિત્ર એટલે કોઈ પણ કોઈ પણ વિષય પર વૃત્તિ નહિ નહીં પાંચે વિષય પર વૃત્તિ નહિ નૃત્ય પાંચ વિષય માં ના હોય તારીખ હવે કાધે ખાસ કરે ત્યાગીઓ માં વડા ધડે કોક કોક જડી આવે પાસે વિશ્વમાં જાય એને હેર ચારિત્ર કહેવાય અને ખરું ચારિત્ર કોને કહેવાય બધું ખાતો પીતો હોય પણ નાતા દશા એ ખરું દ્ઞાતા દશા એ જ દારિત્ર ને તે મોક્ષ નું ભાર ખરું અને મોક્ષ એટલે સરક્તિનું પાણી અને પછી નક વાપર્યો છે ને નિશય નવાય નિશ્ચય નથી મોખ માર્ગ નાતા દક્ષા પદ્મ રે એ નીચ નો અને વ્યવહાર શું પાંચ વ્યવહાર નીચે નહીં પેલું થઈ ગયું તમારું આમાં એક જે શબ્દ આવે ને એ દરેક આવે છે વૈષ્ણવ આવે છે બીજા આવે છે બુદ્ધો આવે છે જૈનો નિર્વારિત્ર વિના મોક્ષ નથી ચારિત્ર આવે એટલે મોક્ષ થાય મોક્ષ એટલે સર્વ દુઃખ થી મુક્તિ થાય અને સરસ મુક્તિ મુક્તિ થાય દાદા બીજો ભાગ છે ને એમાં આખું પ્રકરણ નું નામ જ આ નિર્વાણ નિર્વાણ પ્રકરણ એમ કીધું પ્રકર આપ્યું ના લખાય છે શું કે છે માર્ગ જ નિર્માણ માટે પણ સર્વજ્ઞ વાત નથી મોક્ષ એટલે આ દુઃખો થી અભાવ અત્યા કરે છે કે રાખીએ રાખે કરવા અત્યારે આપડે અહિયાં જ્ઞાન મળ્યું છે નેજ્ઞાન છે કેવું છે એટલે ક્રમિક વિજ્ઞાન માં વ્યવહાર ચારિત્ર હોય તો આક્રમ છે માટે જરૂર છે નહિ પેલું સુધી જાય બે બે વિષયો ની વ્યક્તિઓ બંધ કરી એ તો કઈ પહેલી છે આ લોકો શરી માર્ગત થાય છે મહાન ગાઢ ગુને કે તમને આપ પ્રાપ્ત થઈ ને તમને પોતાને એમ લાગ્યું કે આપડે ક્યાં છે અગાઉ ની જગ્યા એ પચાત તો પોતાને સમજાય અને સર્વે થયા કરતી હોય તે સમજાતી વ્યક્તિઓ પાટી વાળી બઉ મુશ્કેલ છે એક વિષય પાડી મુશ્કેલ છે તો પાટી વાળે નાકમાં પાટી વાળે પણ વાંચવા જીભમાં બાર થી અંદર જવાનું બાર નું ચોખ્ખું કરીને અંદર જવાનું હતું એને બદલે બાર નું ચોખ્ખું થાય નઈ અને દાડો વહેંતે હા અંદર થી બહાર આવવાનું કરવું થઈ ગયો એક નાન બોલી ગયા મારો મોગ શું થઈ ગયો દર્શન કરવા મો થઈ ગયો કે શું કરવાનું એ તમે પોતાનું શું કરતા હતા બહુ સર હતો પણ વ્યવહાર એવું ના બોલવું આપડે મનમાં સમજવા માટે ખાવું નથી જેને આ ફરિયાદ નો ડકો કરવા ગુનો થયો નઈ તમે સમજી ડિચાર્જ એટલે ગુનો કરો આપી દેવું એવું કહીએ તાર ઉપર કોઈ હોય તો હું ગમે ગટરો હોય આરસવાની હતી જાય આવજો જ્ઞાન ને તો સમજે ને વિજ્ઞાન છે સર એક ભાઈ આ મને દાદા પ્રિન્સિપલ એમદાવાદ ના મોટા મોટા પ્રિન્સિપલ માં તમારા તમારા ચારિત્ર માં ભૂલ છે બે દણી દા હોય ત્યારે શું થાય છે દણી કેટલા કરા છે કૃષ્ણમૂર્તિ કૃષ્ણમૂર્તિ કૃષ્ણમૂર્તિ ભગવાન જેવા મા છે પણ એમનું જ્ઞાન તમને શું કામ લાગ્યું એ કો તમારું આઈડિયા ફર્યા વિચારો ફર્યા મતભેદ ગયા કશું ગયું તગ્ના એતો કશું ગયું નથી અહી કાય છે ઘર માં ઘર માંથી મધ્ય થયો નથી આટલું બધું વાંપર્યું જ્ઞાન પરિણામ ના પામે ભગવાને કહ્યું છે શું કહ્યું છે અને જરાય જરાય વિશ્વાસ નહીં કર્યો પરિણામ પામે ઉગી શકે એ સાચું અને ઉગી શકે એટલું નહીં અર્થ બધા હાજર થાય અર્થ નો ઉગમ થતા તેમાં હાજર થાય શોખ થતા તેમાં હાજર થાય એમનું જ્ઞાન કહેવાય જીવતું નહીં એ જ્ઞાન જ્ઞાન કેમ કહેવાય આ બધું હાથ બધું આ તો બધું ત્યાં કરે આપડે આવે ને નથી ગેતો એટલે હુની એ સુધરતા હમણાં સુધરી એ સુધર્યા જોયા નથી તો એમ કે સુધી કેમ તમને લઈ નથી તમે સમજી અજ્ઞાન કૃષ્ણમૂર્તિ સાહેબ બઉ સારા માણસ પણ આપડા મારી ભાવના નહિ ભાઈ નો સાહિક માણસ છે લોકો આવડ્યા કેવા જ્ઞાન ને હમ નુલના કરે ગયા વેદ વિજ્ઞાની વાત અક્ષર્ય આખા દુનિયા માં કોઈ પાછ ના પડે ભે વિજ્ઞાન ની વાત જોડે દુનિયામાં કોઈની પાસે હોય છે કે નહીં પછી અનન્યુ તું કાકા શું કેટલું કામ કરવાના શું હું અત્યારે બેઠો છું આધારે રંગ શું કરવાના હતા રંગ તો મૂકી ગયા એ આવી ગયા છે એના માટે કામના થશે તમારા માટે કામના તમને વિચાર ના આવડે મોટા થયા પછી નથી વિચારતો કે દહીમાં દૂધમાં પગ મૂકીએ એમાં તમે અવાજ આવે તો દહી થઈ લે મોટે અરે એમ જ્ઞાન જ ન હોય જ્ઞાન પેનું નામ જ કેવાય કે ધર્ત થાય અને એ છે તું સમજતી નથી યાદ કોઈ દેખાયો કેવા નાખી દે દરિયામાં નાખા દેવાય ભાઈઓ કેવા નાખી દે એને કઈ દરિયામાં નાખી દે જેવો કોટલો કોઈ સમજે પાછળ અક્કર નહિ પડે કે એને ભાઈ ને કે છે ભાઈએ મને કહ્યું સાહેબ ક્યાંથી તને અક્કલ ના પડે એનો ભાવો છે પણ આપડા લોકોને ખબર પડતી નથી ભગવાન કોને બધું વાંચું હા ભાઈ હા ભાઈ કયા અને પોતાને મળતા વચ્ચે ખાવા છે એ બુદ્ધિ એની જોડે જોઈને થાય છે ને આવું બધા બધા મને કી હાઈ હાઈ કરો તું મળ્યું તમે તમે છું ભાઈ દો થયો ફરી આલો અત્યારે ફાયદો થયો નથી પડે તમારું વાક્ય છે તમારું ચોપડી માં એક વાક્ય છે કે ઘરની બહેની સાથે શું શું કરે મને આવડ્યું એવા વિચારો ગ્રહણ કરેલા છે એ લોકોની પાસેથી હું તો ધણી કેવા આ ધણી આયા મોટા આવડતું નથી તો એના મનમાં એ જોવા યાડું છે અરે લોકો કે નહી સાચું કોણ ગયા બાપ કેમ બોલે બેન આપ્યું અરે એડવાઈઝ નથી ગયા શું સમજે હા એવું પડતા ચાર પગ વાર હારો તે વિચારે એ કોણ ખબર તો આપડે નામ સહસતા છે સહસ્તા છે કોણ હતો આજે તમે પહો ને એક પાંચ હજાર વર્ષ પેલા કૃષ્ણ ને કીધું અનન્ય અનન્યુ તો તારું છુટકારો છે નહી તો છુટકારો પણ છે ને એમ થાય કે છૂટવું બહુ મુશ્કેલ છે એ તો ચાપવા માં પોતાની જાત ને પોતાની જાતને બેઠો છોકરો એમનો છઠ્ઠો નંબર લાગે મારા ઘર માં આવડો તેર નો છોકરો છે તમે આટલી ફી આપું છું આટલા આટલા કવડાવું છું તારો નંબર તો છઠ્ઠો લગા છે નાનો છોકરો તારો જીવન મનમાં એમ થયું છે મારા બાપુ મારા ધણી જેવો કોઈ ધણી નથી એવું છે એવું આવું અનન્ય પોતાનો હોય કરી પણ એક મને કહ્યું થાય છે શું કારણ છે તમારે કઈ તમે શું કરો છો ત્યાં હું બે કરું છું બે ને સત્ય માન્યા છે કોને કોને ત્યાં કૃષ્ણમૂર્તિ ને દાદા ને મેં કહ્યું કઈ ના કરો કોણમૂર્તિ કરો કોઈ દાદા કરો તો એનો નિવેડો આવે કઈ લાઈન માં જશો એક થતો મધ્રાસ જાય છે અને એક દિલ્હી જાય છે મારે એક નક્કી કરું મધ્રાસ જવું છે પછી આમ જઈ ગયા કે જ્ઞાને તમને ફળ આપ્યું કોઈ જાતનું ફળ નથી પણ મનમાં એમ લાગે કે આપડે કઈ જાણીએ છીએ તમે ખરું કયું જ્ઞાન ઉપર કે મારે મધ્ય થાય નહીં પછી ભાગવાના ક્યારે એવું આવું જોઈએ તેજીસે દાડો પગાડે અઠવાડિયા પછી ધૂળ જેવી વાત હતી નખામો વખત પગાવ્યો ઝઘડો થયો હોય પછી અઠવાડિયા પછી નહીં જેવી દૂર જેવી વાત નથી ને લખાય છે ગાડી નીકળી ત્યાં હું શું કરું રાત્ર ખાટી નીકળી આપડે ખાટી નાખીએ વકીલાત પણ કરાય એનું વકીલાત પણ કરેંકાર અહંકાર અહંકાર પટેલો જુ હારા તે હાર એટલે ટેબલ પર ઘણા લોકો ખરામતી દાખવ કરે છે આ ઉપરી નથી ને તેનો વિપરે છે શું થાય છે ઘર તો કોઈ ઉપરી ને એટલે આ ચાર બાબો બે બેન સમજણ માં કશું જ ના ભાઈ હો નાદરે એવું નિશ્ચય હોવ મારા ઘરમાં કર્યો એટલે આવું થયું અહંકાર કરવા માટે આટલું થયું સમજ ને સજાય ને તમે વિચારી વિચારી વિચારી વિચારી એને પોચું કઈ મારા મગજ માં બેસતું નથી પબ્લિક તમને શું કે પબ્લિક નાગરિક તમે તમારે એડજસ્ટમેન્ટ નમસ્કાર છે મારા શું કરવું આવું આવું જો જીવન હોય તો જીવન જીવે રાખવાનું અને તે બીજી નાથમાં ભાઈ નથી પણ ભાઈ વાનું પછી દખા કરે છે તો એક ભાઈ નાગ મને પહ્યા હતા અમને જમાડ્યા એ ભાઈ ભણાવડી નાગરાણે તે કંસાર મૂક્યો આટલો આટલો અમારે જમ્મુ ન તો જબરજસ્તી કરી કૌસાર તો મૂક્યો પણ એક ચમચી હું પાડી અમારે તો રસ્ય પછી એ મામા કે છે આ મારો ભણો ઘોડો ત્યાં ભમણી લાવ્યો કે એમ કારણ છે તમારે પાકીઓ મૂકી દેવા તમને ઠીક લાગે પાકી અપાશે ને નહીં એમ માની જેને કોઈ ચાલી જોડે ન ફાવતું હોય અને જે ઘી બગાડ કરે એવા માણસ મોકલે એટલે વધુ વાંધો નહીં લોકો ઘી ઘી ઘી એટલે વિરોધી માણસ મોકલે અને તમે બગાડ ને ગણવા જે બગાડ નથી બનાવેલું ધીમે ધીમે એક એક ડિગ્રી વધારતો જાય અને મારો મિત્ર થતો જાય હા મારા સભા અને આ તો ગાઢ પણ હતું તમારું આ તો આમ જોઈ દઉં પણ મને પોતાને ગાઢ પણ સમજાયું તમારી કદર સાચ અમદાવાદ કયું તારો ના કબૂલ કરીએ ને તો એ ઘણી જ્ઞાન નઈ એને કબૂલ કરીએ તો એ ગોઈ લે બધે હું શું કઉ છું નાઈન્ટી ડિગ્રી એકદમ ઘર ને કઉે સમજી હું બોલું છું પ્રગતિ ની આદતો જોઈ જેવું જોયું એવું કેમ છું કે આ મન પાત્ર છે ઇશ્લેષ છે મન નો રાજા મોટો આવી રીતે ન્યાય ચાલી રહ્યો તો આગળ ચાલ્યો નહી તમે તો બહુ ભારે કરી ઇતિહાસ રસ એ કરી જીવન કેવાય વિદ્યાર્થી દાદા આપની પાછળ એવું છે કે એક માન્યતા છે કે મહિલા બુદ્ધિ પામી હોય મહિલા બુદ્ધિ નથી એના ઉપર બચ્ચી લખા છે